કાયમ ના હોય કલેક્ટર હોય ને કલેક્ટર કાયમ નો ખરો પણ બદલાયા પેલા બદલાયા ખુરશી વિમાન કાયમીમાન કાયમ પેલા બદલાયા ખરે ચંદ્ર કાયમ નો તું પેલા કરે બુદ્ધિ બહાર ની વસ્તુ બુદ્ધિશિયા છે બુદ્ધિશિયા કઈ છે હા પણ બુદ્ધિ ના આધાર જ છે ને બધું બુદ્ધિ ની બહાર જવું પડે મારી બુદ્ધિ ખરાશ થઈ ગયેલી એટલે હોય મારી બુદ્ધિ બિલકુલ ખરાશ થઈ ગયેલી હોય એ બુદ્ધિ ના ઉપર ના શર માં ગયો બુદ્ધિ આ પ્રકાશ છે જ્ઞાન અને બુદ્ધિ બુદ્ધિ એટલે ઇન્ડિરેક્ટ પ્રકાશ અને જ્ઞાન એટલે ડિરેક્ટ પ્રકાશ શ થાય પ્રકાશ એટલે શું સૂર્ય હરિસ પર હરીસો ત્રણસો કરી રસોડામાં લીધું એ ઇન્દેક પ્રકાશ પડે રસોડામાં એ રીતે આત્મા નું શરીર માં વચ્ચે ઇગોઈજમ છે આપવાથી વચ્ચે ઇક્વિજિયમ ઇગ્વિઝન ના થ્રુ પડે એ બધું જ પ્રકાશિયમ ના થ્રુ ઇગ્વજિયમ ના હોય પ્રકાશ અંતે થોડી ગણું ઇકોઝિયમ ખરાશ થાય એટલે ડિરેક્ટ પ્રકાશ થાય દર નો પ્રકાશ મફત મળે એટલે કિંમત જ નથી દાદાનો જે પ્રકાશ છે બધા ધોરણ એક જ મળે માર્કેટ મટી <laughs>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 તમારું કાઢી આપ્યું છે એટલે તમને આત્મા યાદ રહેશે આટલું કાઢી આપ્યું તમારું તો એકાદ હારી આપણે છોડવા તો પછી કર્મ છતા બહુ સતાવે છે પૃથ્વીરાજ ભાઈ છે ઉભા થઈ જાય છે ઝંડો લઈને એમ કે છે કે આ કર્મો બધા પૃથ્વીરાજભાઈ ને બહુ સતાવે છે ગાદી જોઈને બધા ઝંડો લઈને કર્મો ઉભા થઈ જાય છે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 માત્ર હિંસા ના થાય મો આશા રાખવી નહિ મોક્ષ થઈ ગયા પણ ભગત ના માર્ગ પર આવી ગયા પડે પીપલ હતા ગાડું ચારે ચાર છે ત્રણ છે ચાર છે મજા કરી બધા નામ બઉ તોફાન કરેલા બધા ભોગવવા પડશે હવે ચાલે બધા ગયો જમાનો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 camera mein nahi pad raha hai kuch theek se <laughs> to bolo data camera mein kuch pad raha hai bas nahi la raha hai par kya wo theek nahi jaldi le snap bolo bhukana padta hai to picture le ka focus kar na pata to pretty aane ki koshish karein તું કઈન કાઢે તો આપશું ઓકે ઓકે નાખી બોલા ભાંગડા બ્રહ્માંડ નો જગત લખતો પ્લાનિંગ માણસ ના જેવું છે અરે અહીથી નીચેના સાત લોક છે સાત ના આઠ આઠ માં મનુષ્ય પછી આ સાથે વચ્ચે બધે લોકો કેળ બધે લોકો મનુષ્યો અને જાનવરો બધા જીવ માત્ર બધા ઘણા ખરાબ અને અંદરક લોકો કેરાય સિદ્ધ ક્ષેત્ર વાગે રાતે ચોકડી મારીએ ખબર પડે દાગે હા મને વાગ આપી લે ખબર ના પડે એમાં નથી જે જે ભાઈ નગર આવડે રહી ના મૂકી રાખશું દાદા ફળાય નહી દાદા સિગ્નેચર મૂકી રાખશે દાદા યાદગીરી મૂકી રાખશે મીના પાસે મૂકી રાખજો આપણે ટાઈમ થઈ ગયો દાદા સમજાય સ્વામી આમાંથી ઉપર ના એક લોક માટે મહાવિય ક્ષેત્ર આમાં ક્યાં આવ્યું મહાવીક ક્ષેત્ર મધ્ય લોક માં જ આવ્યું છે ભારતી બેન પુર મોક્ષ થાય પછી ક્યાં જાય પોતાને ઘેર ગયા પછી ક્યાં જાય ના કેતી કે નથી હા એ સન્માન માં થઈ ગયા તો બરાબર ની બહાર ને દાદા 12 વાગ્યા દાદા બહારવા દી ગયા દાદા 12 વાગ્યા આવો બેસીકો અલે બાહે બાહે ભાવ એટલે શું હોય બાહ્ય ભાવ એટલે શું દાદા અંદર નો ભાવ અંદર માં દાદા રહ્યા કરે બાર ભાવ રહ્યા કરે આખો દિવસ ભરત ની વાત કરીને બહ્ય ભાવ માં દાદા આખો વખત રહ્યા કરે નુકસાન આટલું બારગામ હોય ને તો કેવી છે એક જબરજસ્ત પોતાને કશું જોઈએ એવી શક્યું દાદા જબર જબરજસ્ત કામ કરે છે દોઢ ઘટાડું ઘણું કામ કરાવણ નો હતો ચાલે જગી શકતી બે ગાડી પૈસા પૈસા કપડા વી દે અંદર અંદર આપના કરે બાહ્ય ઘરમાં ઘરની તમને કેવી રીતે નુકસાન કરે તમને કેવી રીતે નુકસાન કરે કોઈ યાદ કરે કે ધંધામાં તમારી સાથે તમે મારી ક્યાં હોય મારી ભાવના છે તમારા કે ભી ખ чисто નemos ખ ખ ખ ખ ખ ખ אח il ખલ૫વબ ખ ખ ખવબ ઘખ ખ ખરિખા� ખ૭રા� overseas ખ ખ ખ૭ા�. ખ ખભા ખ ખભા Solલ ખ ખ ખક હરભા ખભં ખ ખભા It's like we live, isn't it? You want to have another room in yourself? ને કોઈ નહિ ઘટે દાદા તુરા દુનિયા નથી દુનિયા મોલ થઈ જાય આપણે બધું આપી છે બધા પેલા પ્રકાર કેટલા પછી કમાઈ આઠ નવ વર્ષ થી કરે આઠ નવ વર્ષ થી નોકરી કરે છે દાદા છે વધારે લાંબુ થશે દાદા મને લાગે સુધી લાંબુ થશે મને લાગતું સારી તમારી એટલે કેટલા રૂપિયા થયા જોયા કરે પાડી ને ફિટ થઈ ગયું છે લઈ જવાનું લાવવાનું નહીપરવાનું જોવાનું વાપરવાનું પીલામ લોકો ઓછા થઈ ગયા બધા મારી વાત થઈ ગયા એટલે મારી ઈચ્છા ના તો સુખ મળે માન્યતા નું કહીએ ભેગો થાય કોઈ તાકાત વાળું ના થાય નિમિત્ત હોય અમે નિમિત્ત છે એટલે દુઃખ થતું બરેન્દર ના હા યેનો હારસ હે લોક ના એકા દોરી છે ના પાછા મેં કળા પર દોરી છે કે આમ કોલેટર ખેડો આમ કરો બરાબર છે ભાઈ બરાબર બરાબર ઇત ન તો કર્યા મોટા સાબ ના એ તે નીકળી ગયા ઉપાધિ રહી નથી આ પૂજ્યું આ ડાક્ટર છે ઉપાધિ છે પૂછ્યું પછી ઉપાધિ લેવા માટે આવ્યો છું દુઃખ અમને દુઃખી રહ્યું નથી કોઈ ત્યાં બધું વાતું બધું દુખ બોલે કે બોલે સહન કરે અને પછી રડે બસ શક્તિ હોય તો સહન કરે પછી રડે આપણે ઉલ્લાસ નથી લાવે વિચારા જય સચિનાય દાદા આપે કહ્યું કે આ લોકો બધા દુખ મને આપી દીધા છે આપડા લોકો ચોખ્ખું ના મળે ચોખ્ખું ખાવું હોય તો મળે એટલે તો પૂંચાય ને ભારતના ઇન્ડિયન અમેરિકન ઇન્ડિયન આ લોકો પુનસારી એટલે શું ભોગવા માટે પોતાનું બગડતું જાય પછી માણસ છે બીજી કેટલો જેવું નઈ જાણે જથ્થાબંધ એક ગૌરવ માં છ હજાર ની વસ્તી છે રોડ ઉપર છે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 બધા રત્ન કર્યા આપડે પૈસા ની જરૂર છે હું તો મારા કમાણી માં મારી પોતાની જાત કમાણી માં આ તો ડેરા સાહેબ બંધાય છે તમે? એના માટે આ લોકો આપે વગર માંગે વગર માગે આપે મારું ગુજરાતી કે વૈરાગી લોકો વિતરાગી લોકો દેહ સ્વરૂપ છે અને જ્ઞાની પુરુષો ઉપાદન ઉપાદાન સંયોગી સ્વરૂપ છે જ્ઞાની પુરુષો ઉપાદાનગી સ્વરૂપ છે ને જ્ઞાની પુરુષે નિયમિત ઉપાદાન માટે નું મૂળ નિયમિત સંયોગ છે જ્ઞાની પુરુષ ને બધા નિમિત્ત છે ડોક્ટર બધા નિમિત્ત કોઈ એમ કે મેં કહ્યું માર્કેટ મળી જાય નિમિત્ત છે બધું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 જાણવાનું જગત જાણનાર પાછી કઈ દાખત આ પગલો સામા લઈ ને આવ્યો છે તેની વળી પડ્યો છે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 ભણેલા <laughs> ગોઠે <laughs> ખરેખર પરાછર ખબર નથી ખબર નથી ખબર તમારું ખબર નહિ તમે કોણ થયા ખરાખર નાય તમે નામ નથી આવ્યા હજુ સુધી જાણ માં નથી આવ્યું કે ખરેખર કોણ જેવું એનું છે બધું આ ડ્રામા પણ જાણ્યા પછી ડ્રામા કહેવાય ને ભાઈ પૂછે છે પરાશર ભાઈ કે ખબર કેવી રીતે આ સૂચ કર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 મિશાન કરવા જાઓ તો ધર્મ ધ્યાન રે બાપ કબલાઈ કરો ધર્મ ધ્યાન રે લોકો ફ્રી ઓફ કોસ્ટ જમાડો તો ધર્મ ધ્યાન આપણું સુખ બીજાને આપી દેતી હતી